બગડો લઈને માસ મસ માવરો લઈને આવો અને આના શું ફાયદા થાય દવા થી એ જાણને બીચારા કે ફાયદો તો છે ને તાલફી ના પીએ ને પરિવાર કે કિનારમાં ફરી કે પીએ આ ડાક્ટર કેલા શું પીવા થી શું ફાયદો થાય પેલા બેન પૂછે છે હા સેલેસ મે પૂછે છે શું ફાયદો થાય લેવા છે ડાક્ટર કેટલા વખત પી દે છે આ સુલામે કદી બધા ને દવા પાણી પીએ આપી ના તો માગે તો આપીએ નહીં તો લોકો બધાનું કજું નઈ આમ પચાવી ના શકાય ને હે પચાવી ના શકાય બચ્ચા આદમ પચાવી છે કે નહીં અરે પૂછે કે બધા કે આનાથી શું ફાયદો થાય એ તો પીવે તે જોડે મને જ મેથી દે લેઈ કો જડે ને આઈ દેને પી દી કો જડે તે પીવે તે જોડે તને ભી પી દે જોડે ને આમ કેવો તો આગડી જાય હું છે ને અને આ તો જ સાખી પડશે તો વિચરાજી બધી વાત બધી એટલે આ અમને શોખ ના હોય કે આવી ઈચ્છા ના હોય મારી અમારી આવી ઈચ્છા ના હોય છે અમે નિરીક્ષક કહેવાયે નિર્વિકલ્પ કહેવાય ને અને નિર્વિચારક કેવી આ બે જે થાય ને એનું કલ્યાણ થઈ જાય ને અમારા ગામમાં સુધીના કાકા હતા તે દર્શન કરવા સારું ઘરમાંથી બહાર નીકળી બે લાગે એને મેં ઘરમાં કેમ ના રહી રહ્યા ત્યાં એક અડધી મિનિટ મારો થાય ને દર્શન કહે આ તો તમે ખાતામાં પેસો ઉતાર દર્શન કરી શકું જબરા પછી આમ વેચીઓની ઉંમર એટલે ચોટી પડ્યા ઊભું ના થાય જલ્દી તો આમ ચોટી પડ્યા ને તે મેં આમ કર્યું આમ માર્યો પછી બાર બાર વસનો દુખાવો હતો હા કલાક એટલે પછી ગામના લોકોને કે દાદા જોવા હું તમે સમજ પાડું એ વાવ આવ્યો નરિયું ખસે એના જેવી હતી વાત કારણ કે હું આમ ફાકો મારું છું ફાંકી મારું છું પદાર્થ ઉતું લોકો કુરતી પર વાત ના આવે કુદરતી રીતે આ ડાક્ટર માગ્યું એમ ના આપ્યું અને પછી અમે કુદરતી રીતે બોલાયા શું કરું મને પણ મળી ગયું હા તમને પણ મળી ગયું માલિક નથી એનામાં એમની ગ્લોરી ફેલાય કેવી ફેલાય ગ્લોરી ફેલાય પણ હા કારણ કે પુણે એવું બધું લઈને આવે કે આથે કામ છે આ અથડા કામ થઈ જાય કેવું એટલે ઘણા ઘરનું કામ થાય છે વિચારાનું કેટલાક ભાઈ પર કરાય છે ને તે રખડી જાય છે રખડે ના નહીં પડી જાય પરણ કરાઈ જાય છે આમ કરવું ભાઈ યસ નામ કરવું એટલે અમારું અમે પછી ચમત્કાર ના કરી શકીએ શું કરું અને આ દુનિયામાં ચમત્કાર થઈ શકે નહીં પણ આ લોકો બોલે છે ને ખાલી વાંચવાનું બધું સાધન ખોટ ભેગું કર્યું છે શું કહ્યું વિજ્ઞાન એવી ચીજ છે કે જે તમે ના જાણતા હોય તે તમને દેખાય કરો તમે જે ના જાણતા હોય તમને બતાડે તો તમને શું લાગે ચમત્કાર લાગે એ જ ચમત્કાર શું ને એટલે મેં ચમત્કારી કહ્યું કે તમે ચમત્કાર કરતા હોય તો પેલા સંદાસ શક્તિ ધરાવો આ વર્લ્ડ માં કોઈ માણસ સંડાસ જોવાની શક્તિ ધરાવતો નથી કૃષ્ણ ને નથી મારીને નથી મને નથી તો તમને ધરાવો ચમત્કાર કઈ વગર કરાવા દો નથી હેલ્પ કરતા ચમત્કાર થી હેલ્પ નહીં કરતા ઉડતા ઉચાવીને આમ અશાંત કરી દો છો એમ જરા નિરાકૃતા હોય આકૃતા ઉડી કરો એવું સારું કરતા કરા અને બીજા મૂન ઉપર ગયા બાપે તો દાટ્યુંન ઉપર ગયા જો તારે શું ફાયદો એટલે તું મૂન ને કાકા કરે તો એ લોકો તો અહી પેલું એ લડત છે પેલા રશિયા અમેરિકા વાળા અમારું જ્ઞાન અમે ઊંચા છે પેલો અમે ઊંચા તેમાં એ બે લડત આપણે શું ને આપડે લેવા નહીં દેવા મૂન ને અમારે શું કામ છે ત્યાં કે ઉપર નવી શોધખોળ કરી આટલા બધા જંગલો પડ્યા જંગલ અમેરિકા પાર વખાના જંગલો છે તો આ કેવાનું ઠેર છે અને અમેરિકા આખી દુનિયામાં કેટલા પાર વગરના જંગલો છે હા અમે એલું બાઈ નાખ્યા લોકો ને વગર કોમ પણ બનવાનું એટલે એમનું શું કોઈ નહીં નિયમિત છે બિચારા કોઈનો દોષ નથી આ સારું નથી આ હિતકારી નથી આ આ બધું હિતકારી ચીજ નથી જ્ઞાન એવું જોઈએ વિજ્ઞાન એવું જોઈએ નાશ કરે એવું હા તો મેં સાયન્ટિસ્ટ ને કહ્યું કે વિજ્ઞાન એબનોર્મલ જે થયું એ જગતને નાશ કરવા માટે થયું શું કહ્યું નોર્મલ થયું બિલો નોર્મલ નાતા રેર્મી કેવાયું કે આપડે આમાં આત્મા ઉતારવા જે દાદી વી જાય વિજ્ઞાન જ કહેવાય પણ એવું વિજ્ઞાન મનુષ્ય જરૂરિયાત પૂરતું બધું નીકળવું જોઈએ જોણસી વિજ્ઞાન ના કહેવાય અને આ રિલેટીવીટી અત્યારે આપણે ઇન્ડિયાનું કઈ રિલેટીવી આ શીખવાયું રિલેટિવિટી આપણા ઘાઇડિયા કેટલા કેટલા બધું વસ્તી લોકો જાણે આપણા ઋષિ મુનિઓ આપણા એને સાપે કહેતા હતા શું કહેતા હતા એનું આઝાદી રેતી પણ આપે તકલીફ ના પડે ત્યારે તળાવ હોય લેક ત્યાંથી પાણી અહીં આવતું હોય પાઇપ તો પછી આપડે એક એક જગ્યાએ ભરવાનું મોટી કાંચી છે બધા મોટી તલાવ જેવી કાકી ભરવાની હતી આપણે ત્યાં આગળ ભરી દેવાઈએ આપણે ફોન કર્યો એ બંધ કરી દો હવે ત્યાં બંધ કરી દીધું પછી પાણી તારા જ દે ને ત્યાંથી ઓછું બધું ભરેલું છે ને પછી આપડે બુંબાળીએ કેમ પાણી ચાલુ રાખ્યું છે ચાલુ રાખ્યું ને તો બંધ કર્યું છે પણ આ માહિતી પડ્યું એ રીતે ભરેલો માળા ને એને કે આમ કરવાનું એક વખત કે ચાર વાર કે પાંચ વાર કે તું એની ભૂલ કરે રાખે તો પછી ગુસ્સો આવે તો શું કરવાનું એનું ગુસ્સો આવે તો ગુસ્સા પૂર્ણિમાન પછી આપડે કેવું કે આવ્યા જયારે ગુસ્સો ઓછો કરો નેટરીઓ કશું ઇમ્પ્રુવ નથી કશું કરવું ઇમ્પ્રુવ તો આપેલું દોઢસો મેલું પેલું પાઇક છે ને આપડે કેવું અને પૂર્ણિમા કેવું કરી ચડકાવું દુઃખ નહી થવાનું આપડે નાટકી બોલીએ દુઃખ ના થાય જાગૃતિ આવે નિશ્ચય બદલાય દુઃખ નથી આવતા તંત પાછું કેવું કે આને કહ્યું જરા કડક કયું કે બદલી નાખે બહાર પકડી રાખે છે લો થાય નખા જોડે રોજ મનમાં આઠ તને કાળી લેતી બનકે બનતી તારી હિસાબ ચૂકતે પેલા પસંદ કરતી બધા વાળો છે ચાલો આ કંઈ મજા નથી આવતી એમ સહી કર્યા વગર તો મરાય નહીં કોઈ સહી કરી આવો કે એ ભગવાન છોડો તારે મરાય ને ના મરાય હવે એવું કોઈ સહી કરી આપે પણ મેં એ એવું મૂકે નહીં બહુ દુઃખ થાય ને ત્યાં તો સારું પછી હવાર માં પડે કેમ તમે છૂટી જવાની વાત કરતા હતા એ તો આમથી વાત કરવી પડે સારું છે પછી ફરી જાય ચારે નહીં કઈ થઈ ગયું એટલે દાદા કેટલા પછી યાદ આવે ને ત્યાં જોઈને આવે હજી ફર લાગી ગયો દાદા હાજી ફરે બરાબર રંગ લાગી ગયો મારે જે કરી થઈ ગઈ છે હા ઉપરથી દેખાય ગોળો અમદાવાદ બહુ ઊંડી છે પછી કરશે વિધિ નહી કરવા અને આપડે લે આવ્યું છે ને અહીં આવી જાઓ તમે તો તમે તમે આવી જ હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા છું દબાઈ બોલ હું શુદ્ધ આત્મા થી બોલ છું હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા બોલો this is that way like, everybody is supposed to move the man so that hmm. we will tell you can't yeah. you get yeah. it 7777 you know I'm calling it here this I have already yeah. tried yeah. it so it's not working relative reels and chapro has come here જાય નિયમિત મંદિરે જવાની કોઈ પણ જગ્યા જ્ઞાન ને શું હા જસભાઈ જસ ભાઈ હા નીચે નમી નમસ્કાર તે જ્ઞાન જાણે હા ઉભા કરતા તે જાણે તમારે જાણ ના સાધુ સંતો એને વધે ને વિચારા જોયા કરવાનું ના પણ એમાં બહુ બહુ ભેગા નહી જોઈએ ના થાય ના થાય ગોઠવવા નથી મનમાં શંકા પછી ગોટાળે શંકા નહીં મગરભાઈ તમારું મગરભાઈ મગનભાઈ તમારે રહ્યા નથી ને ગુસ અત્યારે બંધ કે પોતે તથમાં તો અંબાબેન તરમા થઈ જાય એટલે આપડે જોવાની કે અંબાબા તરમહકાર થઈ ને કરે છે એને કારણ તમે અંબાબેન નથી માની કીપારી હોય કારણ કે દરેક ને મેન્ટેન સાધન તો જોયે ને कृष्ण न्यान करवा के जुदा जुदा ध्यान के तो को ध्यान करव के से? बदा न एक स्वरूप हाजे एवं आप આપડું થાય તો આપણા ઘરમાં ક્લેશ કંકાશ રહેવો ના જોઈએ આબુ ગાળીએ અને મેલ ના જાય તો પછી આબુ નાય આપડે આબુ ગાળીએ આપડે સાબુ લગાવીએ નહી હોય તો સાબુ કામ બોલતેર કરો કિસી ભગવાન ની ભક્તિ તુ કરો લેકિન ભક્તિ કરવા તુમ્હા ક્લેશ લેતા દિલ સાફ નહીં કરો ભક્તિ ચાલો મેં બાજતા હું કે સ્વરૂપ હે ડિફરન્ટ કે એક હૈ કોઈ ભક્તિ કરતા અંદર મેસ રૂપ મેન્ટર ઓન પર અંદર જો અંડર ડિફરન્સ રીલેસ નહીં હોય રિલેટિવસ ફિફ્ટી નાઇન ડિગ્રી બધી થ્રી હંડ્રેડ સિક્સટી दूसरी बात तो क्ले नही हो तो बीज मंत्र की जरूरत है या नहीं है घर में क्लेश नहीं है क्लेश नहीं है तो इसके लिए कुछ मंत्र मंत्र की जरूरत है कि नहीं है बीज मंत्र की कोई नहीं मंत्र तो दूसरी बात है मंत्र तो कुछ नहीं सच्चा साधन नहीं हो मंत्री बोलो मगर घर में क्लेश जाता है नहीं तो अगर दूसरी तरफ मैं पूछ रहा हूँ ना आप क्लेश नहीं है तो बीज मंत्र की जरूरत नहीं है नहीं है बस शांति में बैठ जाओ तो अपने आप धारण अंदर स्वरूप हो सकता है મંત્રો નમ શિવ ગાય મંત્ર હોય એ કેટલું કામ કરે તો શબ્દ સ્વરૂપ છે અને તે કામ કરે બધા ખોટું નથી કારણ કે શબ્દ બળ છે વચન બળ છે એટલે કામ કરે હેતુ સારો છે ફેમિલી થવું જોઈએ લાઈફ કેમ કેવાય કોણ કે આર્ય પ્રજા કોણ કેવા से से हाँ बजे आया जी जी से से नहीं? नहीं आप बात बताना कि दादा जी का मेरे को नहीं पता है आश्रम आश्रम है आश्रम क्या है पूछे अक्रम है आक्रम आश्रम आश्रम આશ્રમ નહીં આશ્રમ કાશ્રમ નહીં શું પૂછાય આશ્રમ તો લોકો સમ ઉતારવા માટે આવે છે ત્યાં આગળ ખાઈ પીને પડી રહે છે પંદર પંદર સંસારમાં કંટાળે છે એટલે ત્યાં આવે છે અને ગુરુ પણ પાંચ માણસો ચેન્જ કર્યો નથી પાંચ માણસો ચેન્જ કરો હોય ગેરંટી આપતો હોય તો વાત કરી પાંચ માણસો આક્રમ હે લેક નહી કરતા જરૂરત નહી બરોબર છે એમની વાત મને તો બોલાય મારે વાણી નીકળે ને આજે હમણાં નથી ને સરદાન લીડર કાઢ દલીપ કુમાર લાલ સરદાન કરેક્ટ બા લૌકિક જાનલિયા કુ ફાયદા નહીં હોય અલૌકિકમાં જાનના ચે અલૌકિક તો સબ લૌકિક આગેવા ચલી આઈ હૈ કોઈ સુખી નહીં થાય નહીં है और की बात 100% चलता है में सब संपूर्ण अलौकिक रियल से अरे लौकिक रिलेटिव कई मरे नहीं ये तो रियल नहीं ज्यादी હું આપને પૂછું લૌકિક માં આપ શું કહોટર ભગવાનર ભગવાન પાર્ટનર સાથે ભગવાન भगवान के अंदर भगवान के अंदर ऐसी पार्टनर निकलता है गलत बात है बढ़ी है, गरत है। गरत बातो। मगर जहां तक अभियानता है वहां सर ठीक है चलेगा मुझे फायदा नहीं मिलेगा क्या है दुनिया क्या है किसने बनाया कैसा चलता है कौन चलाता है सब जानना चाहिए आप बताइए બોલો તો આપણને ખરાબ નહી લગા ગોડ ક્રિટર ને સાઇન્ટિસ્ટ લાગા કે ગોડ ક્રિટર ક્રાઇસ્ટ ક્રાઇસ્ટ બોલા હૈારા એક અવધ આદમી માનતા હૈ મેં બોલ લ્યા ગોડ ઇઝ ક્રિએટ કરેક્ટ બાઈ ક્રિશ્ચિયન જોઈન તો જોઈન હૈ જોણ નરણ બોલતેસી હમરેારાયણ કી બાત બોલતે नर नारायण की बात जो बोलते हैं हमारे वहां, वो कैसी बात आई बड़ा सर ये सच बात है नर नारायण के कृष्ण भगवान है बड़ा सब ए, सब कुछ है, तो है नहीं? आ, समझे। पर वो जो बदल रहे है क्रिएटर नहीं है भगवान तो आई भगवान है भगवान कौन है क्या करता है ये जानता नहीं लोग पहले बोले कि ये जो विष्णु भगवान ऐसे बहुत पानी के ऊपर स्विमिंग कर रहे थे ओ, ओ, यो, यो, क्या नाम है शाम का विष्णु भगवान शेषनाथ के ऊपर बैठ के वो पानी, पानी में सो रहे थे ऐसा बात बोलते हैं है लोग वो तो अपने बात लौकिक है कृष्ण भगवान नर नारायण हो गया है और मात नारायण बोलाता है और चर्चा भगवान ही हो गया था अभी भी है मगर हर एक आदमी को भगवान होने की शक्ति है हर हरेक आदमी जया आई विदाउट माई माई चले जाए तो भगवान होता है माई में कुछ रहे नहीं आई समझ जाए तो कोई भी आदमी भगवान हो सकता है शंकराचार्य भी यही बोलते है शंकराचार्य भी शंकराचार्य भी वही बोलते है आई और माई के बारे में शंकराचार्य भी वही बोलते है क्या बताए હર એક વ્યક્તિ ભગવાન જૈસા હર એક વ્યક્તિ ભગવાન જૈસા એસને સમજે ઓ કૃષ્ણ ભગવાન ભગવાન નહીં દેવકી ભગવાન હોય પરિણામ બદય ભગવાન બોને તો ભગવાન કોઈ ખુશી હોતી કે દુનિયા મેં દુઃખ બહુ જ ભગવાન ક્યુ નહી ગોડ ઇઝ ક્રિએટિડ કરેક્ટ બાઈ રિલેટિવ બહાર પૂછે કોઈ કેઝ ક્રિએટર હું હમ એસ બોલે ગોડ ઇઝ ક્રિએટરતા ગોડ ઇઝ ક્રિએટર નહીં તો અલક અલક ને અલૌકિક સમજાઓ કેટ ક્રિયર ગોડ ઇઝ નોટ ક્રિટર એ સમજા હું કબૂલ કરું ક્રિએટર હું કબૂલ કરું તો હું પૂછું તમને કે કઈ સાલ ક્રિએટ કર કે એ સાલ બાદ અમને ખબર નથી ગયા છે પણ ક્રિએટ કર્યું છે ગયા છે ભગવાન મેં એમને કહ્યું ક્રિએટ થયું એટલે જરૂર કોઈ અનાજ અનંત જરૂર છે કોઈ ક્રિએટિવ અજ્ઞાની લોકાય સમજદાર આદમી કે અનાદી અનંત ટ્રાન્સફોર્મેશન તો હોતાવરલાસ્ટ મે ટ્રાન્સફોર્મેશન તો હોતા રહેતા પહેલે જુ ભગવાન બહુ પડે સો રહે આપને ખુદ કોઈ કામ ક્યા આપને ખુદ આપને ખુદ કોઈ કામ મતલબ સ્વાસ્થ માં એક કામ કયા કોણ કામ કર્યા આર્થિક કામ કરું છું આર્થિક કામ કરું છું દુકાન ચલાવે છે આર્થિક દુકાન દુકાન દુકાન અરે ખુદ ખુદ કરતા હૈ દૂર ઘર દૂસરે આદમી કરે એક આદમી ध्यान करता था ध्यान एक सेठ तो पदमासन लगा के ध्यान करता था पदमासन लगा के आ, आ, आ, आ, आ, मैं पूछ लिया कि भाई क्या करता है सब मैं ध्यान करता हूँ भगवान का हाँ ऐसा बोलने लगा वो फिर दूसरे दिन पूछा तो बोलने लगा हूं। मैं ध्यान करता हूँ फिर तीसरे दिन में गया कि आज क्यों ध्यान करता नहीं तो बोलने लगा ऐसा बोले बताना लगा ये क्या बताता है મેં બોલા કે પામ કરતા સબા હોતી પદ્ધતિ આપ પાર્લામેન્ટ્રી પદ્ધત અચ્છા હૈ અચ્છા આપ સ્વતંત્ર કરો વહી અગર મન સફર હોયગા તો આપણે સ્વતંત્ર હિન્દી છે આપણે મન કો સફર કર ધારણ કરવાની અટેમ્પ કર જૂસ ચીજો કરેગે ના તો સરખને શાંતિ દે સકે સરખને કા મા ટ્રાન્સમિટ નહીં હોયગા આપના કન્સન્ટેશન કરેગે કે ઇધર મેં ચૂંટણી કાઢ રહી આપણે ગલત હો આપણે ખુદ કરતા નહી આપ ખુદ કરતા નહી કોઈ આદમી ધ્યાન કરવા વાળા હૈ નહી બોલતા મેં ધ્યાન ક્યા एक आदमी कर सकता नहीं ध्यान तो और बोलता है कि मैंने ध्यान किया. तो फिर आप उसका उत्तर बताओ ना कि कौन हेल्प करता है ध्यान करने में भगवान खुद करता है ध्यान कौन करवावे थे ध्यान कौन करावे थे ध्यान भगवान वो तुम्हारा वो तुम्हारा है न तो तुमको अरार देता है वो टाइम में होता है नहीं तो अयार ही नहीं तो सही होता है હા સબ પ્રય કરાતા પ્રારંભ પ્રકૃતિ કરાતી કરતી આદભુત કરાતા વામિકી પ્રારંભ તો બહુ ગંદા થાય પ્રારંભ નહીં તો દોન બાત હોય ના પ્રારબ્ધ ભી હોય તો એ પુસ્તક આપો ને પુસ્તક દેતા હે ખુશ છે ભાઈ પુસ્તક વિકરા શું છે વિકરા તે કેવી રીતે મેળવી છે કઈ જેને ધ્વંદ આવે છે એ વિતરાગ એ તમને મનમાં ઠીક બેસે છે પછી હવે શું પૂછવું છે બીજું થવું છે વિતરાગ થવા તમારે તો કરીએ છીએ કંડતી ઉપર ચિંતા એક ચિંતા ના થાય એક ચિંતા ના થાય બીજા જેને તમારા બીજા પાસે પૂછો પૂછો જેને જેને બધા વાળા પૂછો આપ ભી પૂછો આપી પૂછો એ વર્લ્ડરીક્ષણ આપણે પ્રશ્ન પૂછો ને સમજમાં ક્યાં નહીં સમજમાંથી ઉપર ગયા ધ્વંદો ને ધ્વર રહ્યા અચ્છા એ મતલબ કે નોન અટેચમેન્ટ ઇસ રાઇટ ડ્યુઅલિટી હા વન અને કૃષ્ણ ભગવાને કહ્યું છે કે હજારો માણસ વાંચશે ત્યારે એકાદ એના સ્થુલ અર્થ ને પામશે કે લખ્યું છે કે આ ગીતા હજારો માણસ વાંચશે અને એવા માંગુ છું એમ જ છે એટલે ગીતા બધું સત્ય જ છે ગીતા ભગવાન કૃષ્ણ ના મત બાબતમાં બરોબર સાચી વાત છે ખોટું લખે તમને શું ના બરોબર દરેક દરેક યુગે આત્મજ્ઞાની પુરુષ જન્મે જોગને ફેરફાર કરનારા આત્મજ્ઞાની જન્મે દરેક યુગે નહિ તો આ દુનિયા ખલાસી જાય ને ધર્મ પ્રસરી જાય ને ત્યાં ધર્મ થઈ જાય જગત એટલે જ્ઞાની પુરુષ મળે ત્યારે આ ઘુસવાડા નો ઉકેલ આવે તો ઉકેલ ના આવે